ભગવાન નાની ઉંમરે નહીં મરી ગયેલા એવું કે છે કૃષ્ણ ભગવાન નાની ઉંમરે નહી પામેલા કૃષ્ણ ભગવાન નાની ઉંમરે મૃત્યુ નહી પામેલા એવું પૂછે છે એટલે અમુક ઉમરે વર્હાપુરા નહીં ભોગવેલા વર્પુરા ભોગવેલા નહીં બીજા જીવ માં ગયા કૃષ્ણ ભગવાન પછી બીજા જીવ કૃષ્ણ ભગવાન બીજા બીજા અવતાર ગયા બીજા જીવ ગયા કૃષ્ણ ભગવાન બીજા જીવ ગયા અત્યારે બીજા હજુ દેવગતિમાં જશે ફરી માણસ માં આવશે તારે ભગવાન થવાના પૂર્ણ ભગવાન તીર્થંકર ભગવાન એમના માતા માતા પણ તીર્થંકર થવાના એમના બ્રધર બર્થે તાઇ ને જેમ થવાના શામળું કુટુંબ કેવાય કાળું બ્લેકિશ કુટુંબ હતું આખું કુટુંબ હતું દેખે એમના કાકા દીકરા ભગવાન થઈ ગયેલા તો અંધાધો આવી વચ્ચે બે હજાર વચ્ચે અંધાધૂરી બે હાજર એને ધોળા થયા હોય માય સાયન્ટિસ્ટલાય હોય નહી સાયન્ટિસ્ટ મોટી આથી છે બધું છે ગાયો છે ભેંસ બધું હા એમ એને પણ આ જઈને ગાડી ભી રાખી હું રાજા છું ને કે આ કોઈ કોણ ટોળા ભર્યા એટલે સિંહ આવે જોઈ વાઈરા જોવાનું પણ આ તો રહી ગયું કે જોઈએ આન વાત જોઈશું અને બધા અવતારો ફરી આવ્યા છે મોટા મોટા જીરાફ ને મોટા મોટા સામ રોગ ને મોટા મોટા એરિયા જુદો કાયલો આફ્રિકા વાળા જેમાં જંગલી બધું ભેગું થયું માણસ અમારી પાસે જંગલી પણ જ ગયા કોઈ કે મનમાં આમ છે વાઇલ છે આ આપડે તરી ગયા દાદા મળ્યા એટલે દાદા મળ્યા તરી ગયા ઉપાડી ના ગમે તેવા હોય જી માત્ર નિર્દોષ છે એવું આપડે ઉદય કર્મ કરાવે છે ઉદય કર્મ કરાવે છે અને ઉદયકર્મ ના આધારે જ નથી દોષ કરેલો આજ ફળ આવે બે માને નહીટ કર મુસ્લિમ હોય પુન માને શું કે તકદીર તકબીર હોય તકદીર ભાષા પૂરી છે આ વિરોધાભાસ હોવો જોઈએ કે વિરોધાભાસ ક્યારે ને સિદ્ધાંત એનું નામ કે વિરોધાભાસ હોય આ તો બધું કલ્પિત છે બધું કલ્પના અને પેલું અવિનાશી સત્ય છે એટલે આપણે કયું બધું વિચાર કરીને કે મને યાદ સમજી સારું બધું ચાલે ચાલવાનું છે મારો ભાવ હતો આવો કે હોય ને આપડા ગામ માં છે અમુક સ્કૂલ કેવી હતીજ દોણ આપશો તો કેટલા છે પસાર દસ લાખ લખી એના મોટી જય કંપની ના હોય બોલો કાયમ છે પાકો બેઠ પણ અત્યારે પાકો કેવી રીતે છેતરાઈ જાય કાયમ માટે જો લાલચ હોય લાલચ હોય પાકો લાલજ ના હોય તેતરાય નઈ આ બધા છે જ્યોતિષ વાળો જતો હોય પ્રમાણ અને આપડે કે છે સુંદર થઈ ગયા છે આપડે પ્રણામ થાય મારો હાથ જોયેલો એટલે એવું કે ભાઈ ત્યારે લઈને જ આવેલો છે લખાય ને આવ્યો ચીઠી લખી લખાય આપડા આપડા કર્મ નું ફળ ભોગવા કેટલ બઉ સર પેલો પચી એકી દે એમ લેનાર આપનાર ના આમ છે આપડું લાલ છે બધું અગર એક્સ માની હોય છે હું એક્સેસ માની છીએ તો એ લોકો માલ માં લાલ માટે લઈ જ માલ માટે છે જાલું જાણે જ કરેલું ઈચ્છા છે મારા સંબંધ છે આ સંબંધ ની શું કિંમત છે કે તમને સમજે પડી તમે આ બધાને કહ્યું છે આપી એમને બધા લોકો કહ્યું રૂપિયા લઈ ગયા લેવા નઈ ગયો લેવા દઉં તો આપીને બરાબર દસ હજાર લઈ જાય પાંચ હજાર ના આપી દે એટલે બસ થઈ ગયું ને ને મને ભોળનાર માણસ મને ભોળ ગાળનાર માણસ જ ભોળો છે સ્વભાવ દાદા અતાર અત્યારે હજાર માં જુએ કપડા ફરી થોડી વાર હવે જાગ્યું દાદા કે છે હવે પુણ્ય જાગ્યું કે છે બે મહિના પછી જાગ્યું તારે દેગા થાય હું જાગ્યું તારે અમેરિકા ભેગા છે બે બે જૈના તાની ખડાઈતા વાર ખડાઈતા જ ખડાઈતા ખડાઈતા વાણીયા આ તો છે આ તામે દવા દાવા દઈએ પણ એ મને ખબર નઈ પડેલી ના બધા બહુ વિડિયો છે એટલે મને ખબર છે ખબર છે પણ આની બધા કામમાં કોઈ ચાલે જ રહેલા છે ને ત્યાં આવેલા નજારા છે દાદા પપ્પા કારખાના પપ્પા મેં એમનું નામ સાંભળ્યું આપની પાસે એપ્લિકેશન કરું તો આવતા ભાવ નો વિઝા કાઢી આપો સંજોગો આવ્યા હતા રાજી ના આવે ના હંમેશા મન આનંદિત રહે અને હૃદય સ્ફૂર્તિ જેમ એ ફ્રી વે કે એક્સપ્રેસ વે છે કે શાંતિ માણસ વોટો જતો જ જાય એવી રીતે જીવન સુખ શાંતિમય આનંદ થી સુખ શાંતિ આવી નહી મનની શાંતિ મન કાયમ આનંદી થાય નહીં જેમ જડ પટપડા ગાડી ચાલી જાય એ જ આપું જીવન આમ આનંદ માં સુખ શાંતિ થી જાય સરસ એનો રસ્તો કયો માનસિક શાંતિ નો રસ્તો એમાં આવતા ઘર છે એમાં ભવિષ્યુ છે એમાં શાંતિ મેળવી છે અને એક પ્રેક્ટિસ એક આવડી જાય પછી માણસને બીજ ના લાગે મને બીજી વાર કાલ આવડશે કે નહીં આ જન રક્ત આવડશે તો આવતા જન મને પ્રેક્ટિસ પડી જશે એક લખવાની જેવું બારે કન્વે કરવું પડે વર્તમાન માં જીવવાની ટેવ છે અને અત્યારના ભવિષ્ય આવડશે વર્તમાન માં જીવવાની ટેવ છે એટલે અત્યારનું આ જીવન એવી રીતનું આનંદમય બને એવું સ્ફૂર્તિલું બને અને એ પછી ભવિષ્યના જન્મ પણ કામ આવશે ધર્મ ધ્યાન કરે થોડું આર્ત ધ્યાન થોડું ધર્મ ધ્યાન તો માણસ નો અવતાર આવે અને એક ધર્મ ધ્યાન કરે દેવ નો અવતાર અત્યારે એમને કોઈ એવું ધ્યાન કરતા નથી કે એનો ખ્યાલ નથી આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કે એનો ખ્યાલ નથી એમને જૈન જૈન કે વૈષ્ણવ છે દાદા વૈષ્ણવરી મિલ ની મશીનરી તમને શું લાભ ની મશીનરી મિલવાય લાભ તમને શું લાભ બનાવીને વેચી મિલ માં વેચી મિલ માં લાભ કરો? દર્શન કર્યા પછી ખાધું પીધું મસ્ત કરી દરેક दरक न प्रमाण थोड़ा जीवन जीवत मनुष्य <St pursuing behavior> दान करें बीजा सहकारी जीवन जीवे <S. <S बने एट सहकारी, सहकारी जीवन जीवे बने एट सहकारी जीवन जीवे दरक दरेक न प्रमाण जीवन जीवे बने एट सहकारी जीवन जीवे એટલે મદદ લઈએ મદદ આપીએ મદદ લઈએ મદદ આપીએલોય ગુજરી ગયો છે ચાર પાંચ કે ગુજરી ગયા પછી દસ વર્ષ પૂરો પગાર મોકલીએ છે એટલે ખ્યાલ આવશે એમનો એમ્પ્લોય એક કર્મચારી ગુજરી ગયો છે દસ વર્ષ થયા નથી કરતા કમિશન બેસીશન બી રૂપર હોય છે સો ટકા એમ છે ચોક્કી છે એમ કેવાય કે દરેક મારાિં કરો ચિંતા કરો તો કોઈ દિવસ ચિંતા ચિંતા વર્તમાન સિવાય ભવિષ્ય ની પાસ ની નથી વર્તમાન સિવાય ભૂતકાળ કે ભવિષ્ય ચિંતા કરતો નથી ત્યારે વર્તમાનકાર ની જેમ ગ્લાસ પડવાનું દાખવા આપ્યો ને એક મિનિટ આપણે ગ્લાસ પડી ગયો તૂટી ગયો ચિંતા કરે છે ભૂતકાળ કે ભવિષ્ય ચિંતા કરતા નથી ગ્લાસ પડી ગયો ફૂટી ગયો તો એની ચિંતા નથી ફૂટી ગયા કે નવો પડી ને ફૂટી જશે એની ચિંતા નથી પણ વર્તમાન કાળ ચિંતા છે પડતા પેલા પૂરો સાચો નો પ્રયત્ન પડી ગયા પછી ચિંતા નહીં કરવાની પડતા પેલા પૂરેપૂરો વિચાર કરો આમાં કે મારો ગુરુ નેપોલિયન જીલ છે અમેરિકા નો લેખક મધુકર ભાઈ છો એવું તો એવું છે કે સંસ્કૃત નથી પડતી મીઠી છે જીભ થી કરો મધુકર બાય ના દસ રૂપ છે એ તો સંસારિક રૂપ નામ આપ્યું છે નામ છે તમે કોણ છો હું કોણ છું એ ખબર હોત તો આપની પાસે દર્શન ના હોત ને હવે દર્શન એટલા માટે કે નામ સિવાય મને ખબર નથી ને નામ સિવાય શું છે જાણવું છે નામ સિવાય મને ખબર નથી અને નામ સિવાય શું છે મારે જાણવું છે હું કોણ છું ખબર નથી એટલા માટે કેટલા ભાઈ છે તારે બેન નથી ભાઈ ન નાબર રે પછી ના બે દિં નઈ પડતા પેલા સાચો સો ટકા પ્રયત્ન મે મે જાતે જાતે પછી આપડે બધું મારા તરફ નથી કોઈ દિવસ નહી સામાન્ય રીતે કોઈ દિવસ નહીં એમ સામાન્ય રીતે કોઈ દિવસ નથી થતો રાજપથ ક્લબ પાસે એનાથી આગળ છે ને જોડો ખ્યાલ નહીં ગોડ ઇઝ નાવ ગિયર ડબલ્યુ અવાજ મૂકી દીધું એટલે દરેક ઈ ગાય છે એમ એવરીવેર એમ એવું દાખલો મારે આપતો છે સમજો બધે જ છે સર્વત્ર છે એવું કે છે ભગવાન બધે જ છે એવું કે છે બધા સંડા આવું કેવું બોલાવે છેડાસ ક્યાં બાંધીએ ભગવાન मनुष्य क्रिएट करे क्रििएट करेर भगवान करे दर भगवान दरक वस्तु भगवान बनाए दरक वस्तु भगवान बनाई थी ભૌતિક ચીજ ભગવાન પાસે છે ભૌતિક ચીજો છે એ ભગવાન પાસે છે નહીં નકામ આરોપ આવો જો ખરાબ લાગે છે ત્યાં લોકો સમજતા નથી ને મને પાર વગર નો આરોપ આવેલા ભૌતિક ચીજ એમની પાસે છે તો પછી ક્યાં છે તો પછી ભગવાન ક્યાં છે એ જણાવો ભગવાન ક્યાં છે એ કહો તમે દેખાય છે અંદર હા દેખાય છે દાદા અંદર દેખાય ઉપરથી ઉપર તો આકાશ છે તમને દેખાય છે બાર ખોલા પછી બહાર થતા ધંધા કરે સીક્રેજી વાળા છે મારે સીક્રેસી ઓપણ વાળા છે ઓળખો એ ભગવાન એ ભગવાન ઓળખો ના દેખાય અનુભવ માં આવે હું કહે નો પાકડો મૂકવું કેવું કઈ ગરી કેવું आ गया मैं कर रही हूं बराबर है ना बोलिए अनुभव था देखिए वो अनुभव था बहन बराबर से वो मो था नहीं कराओ ले सिगा प्याज है हमने हां पी लो मैं तैयार से लेवा आई जाओ आई चलते मां मी आना घर બેઠા છે એવું ખાતરી થાય તાર પછી પ્રગટ થાય અત્યાર પછી તમે ઉપર કરો આમ ખોલો આમ ખોલો મંદિરો તમે બોલાવો ને આ બધા બોલે તમે બોલાવો અને બોલે આકાશ છે મારે કઈ એડ્રેસ લખાવજો કાગળ લખો તો લખજે એડ્રેસ લખી લેખો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર બહાર કોઈ જગ્યા હોય ને બહાર તાપમાં મરી ના જાય કેટલો તાપ પણ અંદર ગાદી પર બેઠેલા બેઠેલા છે ને અંદર બેઠેલા અને એ જ કૃષ્ણ ભગવાન એજ મહાવીર એજ દાદા ને મારે હાઈકું સમજ નહી પડી એમ કેવું કે બીજું નામ દેવું સમજ ના પડી દાદા ભગવાન હે કૃષ્ણ હું હું આમ કે નમસ્કાર કરું છું તમને શીખવાડું છું એ પ્રકાર થઈ ગયા કૃષ્ણ કરતા મોટા ભગવાન પ્રગટ થયા પણ કૃષ્ણ ભગવાન જે છે નારાયણ કેવાય નારાયણ નારાયણ કેવાય નારાયણ તો કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન કોણ ને શું સમજાય તમને હા બોલ્યા કરજો કરશે ને તમને જો ઉધાર છે ગઈ ભગવાન નું સાચું નામ તો ઉધાર છે કોને પોચે કોને પોચે રિટર્ન વિથ રિટર્ન વિથ બોલજો દેખાડે છે એટલું કરજો રોજ કરતો નહી પ્રગટ થશે કોણ દેખાડે છે બેન અને બે ભાઈઓ પેલી વાર આવ્યા છે અને રૂમર બેઠ જાય તેવી રીતે દેખાય ખુલાસાડી રીતે આવડી આવડી તે લેસની દેખો જો જગ આત્માની મોખનો વાત જેતું બોલ આપે અપુને অনুমতি ભલે કેવા છે જો ક્યાં રેંદો નહીં બહાર કરે ભૂંપારે બધું કરે આવ્યા મફત માં આવ્યા કે છોકરો ભાઈ આવ્યા છોકરો ભાઈ આવ્યા ડે પાછા રસ્તા બારવાજિયા બાપા બોલે બાપ આવે એમને કે પોતે બારવાટિયો બધું બધું બોલે આમ ફીટ દોકાની શી કિંમત આમ ફીટ દોકા અને એમને જ મળી આવ્યા કે બધાને કઈ મળે પૂનસા ને બધા ભેગા થયા ભેગા ના થાય તમે બીજા પર કઈ ને હું લાભા પણ કઉ છું નાખે ના અમને તો સારું છે દાદા એને સારું છે હમણાં મૂર્તિ એ આપે તો આપડે સંગઠ આપી પડે છે પૈસા પૈસા જ ના આપવાની કઈ એ છે તેને તમે તેમાં આપો એને ધીરો અને એમાં એ તારે ધંધો કરી ખાવાનો એટલા માટે શાકભાજી ગમે તે એમને આપીએ કોડે સરવાનું કોઈ વધારે સજ્જન એ હાથમાં ભીડ માં આવે ને તજ